ए आवो, आवो। आवी गया आव बुर्ता कहना अरे वाह भार्ता सांभे मुंबई मैठा बैठा वेदराज वर्ता सा સાંભળો સાંભળો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાની વાર્તા કહેવાનો છું હો ભાઈ હા ઉદયન ઠક્કર વાર્તા છે સાંભળજો વાર્તાનું નામ છે માછલીઓનું ગામ બે મોટા ફાયદા થાય હો ભાઈ એક તો પૈસા ભરીને કોઈ સ્વિમિંગ પુલમાં મેમ્બર થવાની જરૂર નહી ચારે બાજુ પાણી જ પાણી મન ફાવે ત્યાં તરવાનું ગ્લાસ પણ મા પોતાની મેળે મેળે પેટમાં પહોંચી જાય ભાઈ બોલો લો પણ માછલીઓના ગામમાં બે મોટા દુખો એક તો પતંગ ચગાવવા મળે નહી પતંગનો તો પાણીમાં લોંદો જ વળી જાય ને મોઢેથી વિસલ ન વગાડાય એમ વિસલ ન વગાડાય મોઢેથી દરિયામાં ગાલ ગમે તેટલી ફૂંક મારો પણ સિસોટી અવાજ નીકળે જ નહીં ને ભાઈ આવા ગામમાં ઠંડક નામની એક હસતી ગાતી માછલી રહેતી હતી શિયાળાના દિવસો પાસે આવ્યા ત્યારે દરિયાનું પાણી ઠંડુ થવા લાગ્યું માછલીઓ ખંજરીની જેમ ધ્રુજવા લાગી ઠંડીમાં એમના દાંત મંજીરિયાની જેમ ખટખટવા લાગ્યા એક માછલી તો કેવા લાગી કોઈની પાસે બીજી માછલીએ કહ્યું આપણે એક હીટર બનાવવું જોઈએ એટલે દરિયાનું પાણી ગરમા રહે માથું ખંજવાડતા ત્રીજી એ સૂચન કર્યું કોણ જાણે ક્યારે બને એના કરતા લાકડા સળગાવીને તાપણું કરો તાપણું અને એની પાસે બેસીને ગરમી લોછલીઓ હસી હસી ને આળોટી પડી ભાઈ ભાઈ દરિયાના તળિયે તો કઈ તાપણું સળગાવે હે વેદરાજ આ ઠંડકના દાદાનું નામ આગે કૂચ હતું સો માઇલ દૂર એક ગામ છે કડકડતી ઠંડીના દિવસોમાં પણ ત્યાંનું પાણી હું ફાળવું અને ગરમ રહે છે એ ગામનો મુખી ભલાભાઈ મારો બચપનનો દોસ્ત છે પિકનિક થઈ જશે જોકે સો માઇલ તરવાની વાત સાંભળીને અમુક ઘરડી માછલીઓ બેબાકડી થઈ ગઈ અને પોકારવા લાગી સરદારી નીચે બધા માછલા નવે ગામ પહોંચ્યા ઓ નવા ગામ નો મુખી ભલાભાઈ તો ઠંડક ના દાદાને જોઈ ને ભેટી જ પડ્યો એલા આગે કુચ तु तो हाव तू क्या गुल गएलो हैं? एक मिजबानी अने थाकेला स्वादिष्ट सापोलिया भोजन पीरसाय કાર્યક્રમ રખાયો નવી નવી જગ્યા એટલે એને માટે બે કાચબાઓને ભાડે રાખ્યા હતા બધી માછલીઓ આ કાચબાની ડાલ ઉપર ગોઠવાઈ ગઈ એટલે કાચબાઓ દૂર થી ડરી ડરીને દરિયાઈ સાપોનું ગામ જોયું પણ કાચબાઓ જયારે એક તૂટેલા જહાજના બંગાર પાસે લઈ આવ્યા આ માછલીઓ ત્યારે ઠંડક અને દોસ્તારોને ને સૌથી વધારે સોના મોહના ઢગલા હતા ઓલું જહાજ ડૂબી ગયું ને ચાંદીની પેટીઓ હતી કટાયેલી તલવારો હતી ચડકતા હીરા મોતી હાર હતા કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધીમાં તો કાચબાઓ અને આ નાનકડી ઠંડક વચ્ચે દોષ થી ઠંડક ને ધીમેથી કહ્યું કોઈએ પણ નહીં જોયું હોય એવી ચીજ જોવી છે તારે તો રાત્રે તૈયાર રહેજે શું જોવાનું હશે ઠંડક તો રાત્રે ઊંઘી જ નહીં શકી આગે કૂચ અને બીજા બધા ઊંઘી ગયા ત્યારે કાચબો તરફ તરવા લાગ્યો દરિયાના પાણીમાં દરિયાની બહાર શું હોય છે એ તને ખબર છે કાચબા પૂછ્યું ઠંડક બોલી દરિયો એટલે શું અરે આપણે જે પાણીમાં રહીએ છીએ તે દરિયો પણ એની બહાર શું હોય છે ઠંડકે પાણીની બહાર ડોક્યું કર્યું ન કર્યું અને એ તો આમ સ્તબ્ધ બની ગઈ ચોકી ગઈ ખૂબ ખૂબ ઊંચે આકાશ હતું એક બે વાદળ દેખાતા હતા જે ખજાનો સવારે જોયો હતો એવા હજારો ખજાના વેરાઈ ને પડ્યા હોય એવું આકાશમાં અધ્ધર દેખાતું હતું ઠંડક શરીરે આનંદ ધ્રુજારી પસાર થઈ ગઈ હો ભાઈ થોડીક વાર માં કાચબા એ ઠંડક ને પાછી પાણી નીચે ખેંચી લીધી ચાંદો અને તારા હતા તારા કેટલા સુંદર હતા એ કાચબા દાદા આખી જિંદગીમાં મેં તો આવી અદભુત વસ્તુ ક્યારેય જોઈ નથી પાછા પાણીની બહાર ચાલો દાદા આપણે આ ચાંદા તારાની પાસે જ રહી જઈએ કાચબો સીને બોલો બેટા ઠંડક તું પાણીની બહાર ચાંદા તારાની પાસે રહેવા જાય ને તો શ્વાસ જ ન લઈ શકે આપણે તો દરિયાની અંદર જ રહેવાનું આ મહિને બે મહિને વળી એકાદ વાર ઉપર આવવાનું અને સપના જેવા સુંદર મજાના તારા ને ચાંદાને જોઈ આનંદ કરવાનો આટલું કહીને ભલો કાચબો ઠંડકને ગામમાં પાછો લઈ ગયો બીજી માછલીઓની સાથે એને વાલથી સૂડાવી અબરખનો તકિયો અને રેતીની પોચી પોચી પથારી કરી દીધી હો ભાઈ તો બોલો લો આવું હતું માછલીઓનું ગામ तदाने मजा पड़ी ने चलो आओ जो, आती आओ का ते बी वर्ता कही शो भाई हमें सूई जाओ